મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નામિનારાયણાયૃષ્ણા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા જે હું આત્મા છું ને સંકલ્પ ભિન્ન છું ને સુખરૂપ છું શરીરનું દમન અને મન ને શરીરનું દમન વિચાર વિચાર નથી તો તે ઠીક નહી અને જેને એકલો વિચાર છે ને દમન નથી તો પણ ઠીક નહીં એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે અને શરીર નું જોઈએ માટે તો બરાબર પણ આ સંસારમાં તમે જુઓ એટલે પરવાના મળી જાય થયો ને બધી બાબત આવી બરાબર એટલે લક્ષ નો હોય યુવક સં્યાસી નું સ્વપ્ન સંન્યાસી ને સ્વપ્ન આવ્યું યુવક સં્યાસી જંગલ માંથી પસાર થતી જોકરી લઈને પોતાને ઘેર આવશે અને ઘરમાં બંને એક જ પલંગ માં સુઈ જશે વગેરે વગેરે ઘણું સમજાવ્યું પરંતુ સંન્યાસી બરાબર સમજી નોકરી ના વિચાર આગળ ચાલ્યો ભીસ્સા માં ખાવા એક કુવાના ઉટલા ઉપર આડો ગયો પ્રશ્નો હશે થાકી ગયેલો થોડી જ વાર માં ઊંઘી ગયો નિદ્રા અવસ્થામાં તો સ્વપ્ન જોયું તે પોતે પેહલા વરરાજાની જેમ જ બની થમીને અને નવ વધુ ને પરણી સંકલ્પ માં હુતો ને છોકરીને કહ્યું સુતેલી છોકરી એ કહ્યું કે થોડા ખસો ખસો છોકરીએ બે ત્રણ વાત હજી થોડા ખસો એમ કહ્યું અને ઊંઘમાં ઊંઘમાં કુવાના ઓટલા પર ખસવા લાગ્યો રસ્તે જતા લોકો કુવામાં કોઈ ના પડવાનો અવાજ સાંભળીને દોડતા આવ્યા દોરડા વડે સં્યાસી ને ખેંચી કાઢ્યો અને લોકો એને પૂછ્યું સ્વામીજી આ કુવામાં કેવી રીતે પડી ગયા સં્યાસી જોયેલી આ સ્વપ્ન ની સ્ત્રી એ મને કુવામાં નથી તો પેલી સાચી સ્ત્રી ઈ પેલા વરરાજા ક્યાં પોચાડશે ઈશ્વર જાણી કહ્યું ભોગ દ્રષ્ટિ થી સ્ત્રીનું જ માત્ર આટલું પુષ્પ પરિણામ લાવી શકે આથી સચેત રેજો પ્રત્યક્ષ મિલે મારી દ્રષ્ટિ માં હું ગ્રસ્ત ને દેખું ને એટલે દયા આવે પાછળ બે હાથ આગળ ત્યારે નિવામી પૂછ્યું છે એ તો મોટા સંત ના સમાગમે કરીને થાય છે આ ટૂંકો જ અર્થ છે તમે એટલા શાસ્ત્રો વાંચો તમે સાંભળો પરિણામ તો અહી આવે એવા પુરુષ ના જોગમાં જો આવ્યો હોય ખુબ દેખિય છે આત્મા વ્યવહારમાં હોય ને કઈ શૂન્ય જ હોય અને પણ ઈ આ લોક માં રોખાયો તો એ છે એ ત્યાં છે લોક ના માન સન્માન માં લેવાયો એટલે જોયો એની ઉપર છે પછી શ્રીજી મહારાજ બોલા છે એ તો મોટા સંત ના સમાગમે કરી ના શબ્દો જેવો આ સંધ્યા આરતી શરૂ થવાની થાય એ પેલા ઘોડી બોલો તો સંત સમારો ત્યાંથી જ શરૂઆત માણસ હોય એને મોટા કહેવાય પણ એને પણ આ ક્યાંથી નીકળે એ નથી એને ઘેરે દફતર જ ખાલી પડ્યું જેને મોટા અનેકરો પાપી નથી ગયો એના ફેલા વાત સાંભળે અને અસર ના કરે ભોગ પ્રાપ્ત થનાર છે નહી અને તેની ઈચ્છા રાખે છે માટે એના સમજવામાં એ વાત આવી નથી ખબર કાંજે જે ગામ જવું નહિ કેમ તમારા છોકરા ના લગ્ન ગી છે ભલાનું ગમકો તમને મોકલી હા તો અમે હરબેરા આવશું હા ક્યાં ઉભી પાછું તેમ એને જે પદાર્થ નો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે વિમુખ થાય પણ સત્સંગમાં રહે તો થાય પણ સત્સંગમાં રહે તો થાય નહીં રાખે છે તે મૂર્ખ છે સત્સંગ સત્સંગ એટલે શું નહી સત્સંગ આપડે બેઠો છીએ સત્સંગમાં જ થાય અત્યાર સત્સંગ નહી એ આ બિચારા ભૂ માણસ ગામડિયા અથવા માટે સત્સંગમાં રહે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મુર્ખ છે તેને તો જરૂર પારું જોઈશું જેમ કોઈ સતી થવા નિસરી પછી અગ્નિ જોઈ ને પાછી વળે તેને શું તેના સગા પાછી સગા રાખવા દે હાલ તો રાખવા દે કેમ કઈ નથી સત્સંગમાં રહી અયોગ્ય સ્વભાવ રાખે છે વાત સમજવામાં આવી નથી હોય તો શયન ને અર્થે પધારતા વચના પ્રથમ આવી રીતે કાર્યાણ નું ત્રીજું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે धारण करमहस देश देश हरिभक्त सभा बढ़ाई बैठी थी तारी महाराज बोलया महो मही प्रश्न उत्तर करो बुद्धि नक शिखा पर्यत व्यापी रही है बुद्धि सर्व इंद्रिओ क्रिया एक कला वे બુદ્ધિ રહ્યો છે તે જીવના જાણપણા કરીને જીવ નું જાણપણ પણ કહેવાયું ત્યારે શ્રીજી મહારાજ ને નિત્યાનંદ સ્વામી એ બોલ્યું છે હે મહારાજ આ જીવને વિશે સાક્ષી રહ્યા છે પોતાના લોક ને વિશે મૂર્તિમાન છે અને પોતાની શક્તિ એ કરીને કાષ્ઠ ને વિશે રહ્યો છે તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામ ને વિશે મૂર્તિમાન થતા પોતાના પોતાની અંતરિયા ની કરીને જીવોને વિશે વ્યાપી રહ્યા છે ને મૂર્તિમાન ની પેટે ક્રિયા ને કરે છે માટે સાક્ષી વય તો મૂર્તિમાન હોય ને તો મૂર્તિમાન હોય તો વ્યાપક કેમ થાય એ બીજા કરવાની વાત સાચી ભગવાન તો અંતરિયામી થતા હોય તો જેના સાક્ષી છે એને લીધે છે એનાથી ફળ શું થયું એટલે કઈ આમ સમજાય કે કઈક દેખાય તો માનવું કે પૂછવું નથી આગો રાજ એનું જાણપણું જેનું હોય એને આપણે ઓળખીએ પછી ઇન્દ્રિયોનું કયું કરે ને ઓટોમેટિક કોક નું કજા આવે છે એટલું જોઈએ હાર હોય એને કોક નું કરીએ અમારે ચિંતા નહીં થાય કીધું કયું કરે ને એ બઉ ઓછા હોય એ ઠમકા ગમે એટલે આવે તો મન નું દાર્યું કરવું સારું લાગે જેમ ભૂલાટું મર્યા કરે ને એમ મન ભૂલાટું કરે દેખાય શું દેખાય તરત બીજા ઉભર લઈ જાય પોતે પલાળેલો થઈને પેલી જાય તે પલ્યો એટલે પાણી અટ જેવું પ્રાણી માત્ર કેવળ મન નો ધાર્યું મને નક્કી કર્યું એ જ બરાબર એટલે તે પલ્લી ગયો પલ્લી ને બેઠેલો છે એ પોતાની રૂચિ માં અનુકૂળ હોય ને એટલું જ મોટા નું કયું થાય પોતાની પ્રકૃતિ ને મરડી કયું કરે આપણે કોક નું કયું કરીએ છીએ કરીએ છીએ લોક વ્યવહાર કરીએ છીએ એ જોવું જોઈએ મહિમા લગભગ ના હોય લોક વ્યવહાર હોય આપડે સરકારી હોય ને જોક્ટર નું ધાર્યું ન કરેલો ડાયરીમાં નબળું લખે એટલે પ્રમોશન મળે ને ને પાછા ના અધિકારી મહારાજ ના સિદ્ધાંતમાં જુઓ સંતનો કેટલો મહિમા રહ્યો એના વચને ટુક ટુક થઈ જાય મનનું ધાર્યું કઈ ચાલે સારું નબળું પોતાનું માપેલું કાન જ ના આવે ત્યારે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે મહોમાં પ્રશ્ન ઉત્તર કરો ત્યારે ગોપાલનંદ સ્વામી ભજનાનંદ સ્વામી ને ભૂજનો છે બુ છે આ દેહને ને વિશે નકશીખા પર્યંત વ્યાપીને રહી છે તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયા ને એક કળાવ જાણે છે તે બુદ્ધિને વિશે જીવ વ્યાપી રહ્યો છે જીવના જાવાયું રાખી જીવ માં આપણે આ ભાગ માં ખુબજ માલમાં રસપૂર્વક જાણવું છે અને એ તૈયારી કરવી ને કેટલી તૈયારી અને તે જીવને વિશે સાચી રહ્યા છે માટે સાક્ષી ના જાણ કરી ને જીવ નું ત્યારે શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ આ જીવ ને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય શ્રીજી મહારાજ બોલા છે જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય જેમ અગ્નિદેવ છે એ પોતાના લોક વિશે મૂર્તિમાન છે અને પોતાની ક્ષતિ કરીને કાષ્ઠ વિશે રહ્યો છે પ્રગટ થાય છે ને પ્રગટ થાય છે એટલે અંતો બીજા પદાર્થમાં પથરમાં રહેવાય છે પણ કાસ્ટમાં વિશેષે કરીને થાય છે અને જલ્દીમાં પ્રગટ થઈ જાય છે એટલે કાસ્ટમાં અને જે શરીર જને અને તકિતમાં તસક હોય છે આ શરીર જને અને ગરમી એટલે શું અભિજ્ઞાના અભિજ્ઞા કે ઠેકાણે અર્થી પાસે આવી ગઈ એટલે આપણે ધોઈ સુ ભગવાન મય ની દ્રષ્ટિ થઈ જાય છે એને જાણ કરી આપડે એવું થાય આપણે વિપરીત ભાવનામાં થઈ જાય અને ચાલુ ચલે નહી નહી બ્રહ્મ ચલે એક હવે આપણે આજે આપણો ભગવાન કેટલા ટગલા હાલ્યા તો હતા ખબર નો પગે લાગે ને પગે લાગે બોલ્યો ત્યાં મોટો હતો હા તો છોકરા જવું જા ના હોય પાણી આજ એ માં પહોંચી ગયા પાછા છે જયારે શ્રીજી મહારાજ બોલે છે જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય જેમ અગ્નિ દેવ છે જીવો ને વિશે વ્યાપી રહ્યા છે મૂર્તિમાન ની પેટે ક્રિયા કરે છે માટે એને પણ મૂર્તિમાન જાણવાનું કરીએ મારું માની લેતા સંતને ઘોકાણ અરે સ્વામિનારાયણ અરે અઢારસો સિત્યોતેર ના આઠદશ ને દિવસ ધારણ કર્યા હતા દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે અવતાર ધરાવિના પોતાના ધામમાં રહ્યા તક કલ્યાણ કરવા ને સમર્થ નથી અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે अवतार असमर्थ भगवान अवतार धरी ने कल्याण करे अवतार न तो जीवना कल्याण समर्थ है માટે એવા જે ભગવાન રોહિતભાઈ ભગવાન દામમાં ધામ અવતાર જી કલ્યાણ કરે છે તો દામમાં બેઠા બેઠા અવતાર પણ કલ્યાણ ના કરી શકે તો કરી શકે વાળા કરે અવતાર ધરે છે કારણ શું આપડે ગીતા સે ને ભગવાન અવતાર લીધે છે આજનો પણ અવતાર શા માટે ધરે છે પછી મોટા મોટા સંત હતા તેમને જેની જેવી બુદ્ધિ નું મુનિ સર્વે હાથ જોડીને બોલા હે મહારાજ એ પ્રશ્ન ઉત્તર તો તમે જ કરો તો થાય પછી શ્રીજી મહારાજ બોલા છે અવતાર દરિયા એ જ પ્રયોજન છે ધારણ કરે છે પછી જેવા જેવા પોતાના ભક્ત મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સુળ ભાવે યુક્ત છે અને દેહદારી છે सगा संबंधी वर्ष भगवान ने भगवानी मरिया रहती प्रयोजन धर्म न करे हम आशंका थी हो कहू महाराज यथार्थ उतार वचनामृतम આવ્યો ભક્તો ને રાજી કરવા માટે પછી ભક્તના જેવો સ્તુ ભાવ ગ્રહણ કરવો પડે છે ભગવાન અને એના જેવા મનુષ્ય જેવા થાય અને સગા સંબંધી રીતે વર્તે તો ભક્ત મર્યાદા જા નરે એથી ભક્ત ને વિશેષ આનંદ આવે એવા કરી. ધર્મ નું સ્થાપન અસુર ના આપણે આ બધું વાંચીએ ખોટી આપણે કહીએ ભગવાન એમ જવું આ તો કે ભગવાન નું કહ્યું આપણે ભગવાન નું કહ્યું તમે જયારે પૂરું કરો એટલે તમારું કહ્યું એમ તમે કરો પછી તમે કોરોધ આવી જાય પણ આ જગત માં જ્યાં સુધી મન ધાર્યું કરીએ છે ત્યાં સુધી ભગવાન નો સબંધ જ્યાં છે ધાર્યું નક્કી કર્યું હું કહ્યું બરાબર મારા સબંધ એને ભગવાન નજીક કેમ જાય અને એક સામાન્ય તમારે મામલતદાર રાજી કરવો હોય કલેક્ટર ને રાજી કરવો હોય કુલ રાજી કરવો હોય તો સરખેદ આખરે નથી રાજી સરખો દ રાજી ન થાય તો બ્રહ્માં રાજી કરવા કોઈ ખર્ચ નથી કોઈ દાખલો નથી મનનું થયું સંકલ્પ કરવી સાંભળે નહી એટલે તાણી ને બોલી એમ છે એમાં ભગવાન જ ગયા પેલા એને ભગવાન જ માન્યા નથી તૈયાર થઈ ગયું હોય આગળ થી આનું ક્ષેત્ર તૈયાર થઈ ગયું હોય અને આ તો અત્યારે દેખાવ છું કૃષ્ણ નાસ્તિક લોકો સાંભળે બીજું કઈ ન ફે અને આપણે બાબુધવા જનારા નથી કે ભગવાન નો નિષ્ઠરી ભગવાન બતાવીને કેટલા જન્મ થયા પ્રયાસ હતા ત્યારે આ પ્રશ્ન એને મળ્યા મળે આ છબરી ભેગડી નથી એની વાત કર્યા કરી એમાં હોવા જ પણ એના પૂર્વ જન્મ ના કેટલા કર્મો હતા ત્યારે કઈ તૈયારી કેટલી આગળ ની તૈયારી હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય ભગવાન પુરુષોત્મ નારાય રસ્તા માં લઈ લીધા કે આપણે લઈ લઈએ આ વિચાર કરવાનું માંગે માલિવા આપણે અને એ બે વચ્ચે અંતર કેટલું છે એ અંતર કાપવું છે સંકલ્પ થાય છોકરો પણ જયારે લગ્ન હોય એના હાથ નીચે ના માણસો બિચારા રાત્રે એક સામાન્ય માણસ ને રાજી કરવા માં આપણે આપડે કેટલું એનું ઘરાવું કરવા જઈએ છીએ તો આનંદ કોટી ભવન ભાવનારો ભગવાન એની છાયા રેવું હોય તો કેટલી તૈયારી જોઈએ મનનું તર્યું તૈયારી કરવી પડશે ને રજના કરેલી વાત હોય ને વધારે હોય ને પાન પૈસા ઘડાવવી ધણી દબાઈ ગયો ઘડાવી લોચા બહાર કાઢી લીધા અને મારો કુકો હળ કર્યો એટલે માણસ બહાર આવડી આમ જ કરે એ વળસ્યા હોય ને એક જરાબ ગુણ આવે એટલે આ લોક નું કઈ કુબોડ એવો રાખો પછી દેખાડવાનું ઘણું નુકસાન દેખાડવા કરતા નુકસાન કેટલા સમજા ના સમજે પછી જીવ ના સમજે બોલો પછી સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ છપ્પર પલંગ બિછાવ્યો હતો તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા સુરવાળ પહેર્યો હતો અને હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદર દેશ દેશના હરિભક્ત મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા બનાવી ને બેઠી હતી પછી દીવ બંદર ના આવ્યા હતા सिंहसन पर विराजमान पीजी महाराज एम सिया, बोल्या आटला आटला वर्ष थे हरिभक्तर अतिशय राजी को मुनि बोला महराज, एवा ए, एवा ए प्रेमी हरिभक्त એવા સમય માં દિનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજે લાગી પછી વસ્ત્ર હતા સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ ભગવાન પોતાના ભક્ત ઉપર કઈ ગુણે કરીને રાજી થતા હશે કડક પેરા નાવે ભગવાન આપી દે આપી ક્યારે એની ઉપર રાજી ભગવાન પોતાના ભક્તો ઉપર કઈ રીતે રાજી કરતા પછી શ્રીજી મહારાજ બોલા છે જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન રાજી અને હાજર દસ હજાર આજવાન પચીસ હજાર આજવાન આનો રાજીભો ક્યાં છે આ ભાવ પલટે ત્યારે એનો રાજીભો થાય છે રાજીભો જો લેવો હોય આવી રીતે થવું પછી બારાજ બોલા છે જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષા અને મચ્છર એટલા વાત થઈ ને ભગવાન ની ભક્તિ કરે જો એના ઉચ્ચાર માં બોલવું પણ બોલી તમને તમે શું બોલો છોકડી અત્યારે ત્યારે તેમ અર્ધો અક્ષરે નો થવો જોઈએ એટલે બોલો કેમ હવે બોલશો કામ ક્રોધ લો વાંચન તો એવું શીખવું જીજા ને એના હૃદયમાં થાય વધારે કામ ક્રોધ લો માન, તેની ઉપર ભગવાન રાજી થાય છે એમાં પણ મચ્છર છે સર્વિકાર મા મચ્છર આવી જાય એટલે એટલો અધિકાર ઉભો થાય ને આપડે બઉ નીચે બેઠા છે આ જોતા એમાં હરીફાઈ માટે શ્રી વ્યાસજી ભાગવત ને વિશે નિર્મત સર એવા તેને ભાગવત ધર્મ ના અધિકારી કયા છે માટે મચ્છર છે તે સર્વ વિકાર થી પણ ગરી એકજ એવું મચ્છર છે બનતું હોય અને એનું નબળું હોય એટલે આનંદ આનંદ આવી જાય નિર્મત સર એવા પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે મચ્છર ટાળ્યા નો શો પછી સંત હોય તેનો તો મચ્છર ટળે અને જેને સંત માર્ગે ના ટવું હોય તેને તો મચ્છર ના ટાળે હવે આપડે શું થાય સંત છે ને સ્વામિનારાયણ ભગવાન બોલે જ ભાઈ અને જવાબ દીધો શું હરાવવા તો નથી કોઈ જીવ નું કેમ ભર્યું થાય એના કાન બોલે છે આપણા હોય આવડા નામાં આપણા માં તો પાછા હોય બોલો પછી શ્રીજી મહારાજ બોલા છે એક સ્ત્રી ધન અને સારું સારું ભોજન એ ત્રણ મચ્છર ના હેતુ છે માની વા અને જે મચ્છર વાળો હશે તેને તો અમે આ ભટ્ટ વસ્ત્ર દીધા તેમાં પણ મચ્છર આવ્યો હોય છે ખટી વસ્ત્ર મહારાજ ને પહેરાવા અને મહારાજ ને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણ ને દઈ દીધા એમાં બંધાયા જ નહીં હતા એવો જે વિચાર છે ફેરવા જોઈ ને બે પાંચ થી આમ તરત આપી દે ઓઇલો વિચારો કોચવાની ઓઇલો કોચવાનો ના હોય તો આવડવા બળી પડે મજ માં બળી પડે અને કોઈક લે અને કોઈક દે તો પણ મચ્છર વાળો હોય તેને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો અહિયાં માં અતિશય અભાવ વર્તે છે આ વર્તો હોય એનો કજ્યો હોય પણ આ જો આવી રીતે સંકલ્પ કરવા તો ખોટ તો આને જાયા